વિધિ માં શું હોય છે પ્રોસેસ શું હોય છે કોણ પૂછે છે એટલું સવારે બોલવાનું પરીક્ષા લેવાની નથી પરીક્ષા લેવાનું હું જાણીએ બધા ના પાસ થાય જેટલું બોલાવીએ ને રહ્યા હોય તો ઠીક છે પણ એ પૈસા લેવા ને એટલે તમારે જેટલું બોલાવીએ ને કેટલું બોલજો એમ કહીએ શું કરવું આ શબ્દ બોલાવે એને બોલવાનું મોત તો લાભ લેવો જ છે મોડું બેસવાનું થાય તો અત્યારે રજામાં લેલી નથી થોડી કલાક બે કલાક ઠીક છે દોઢ કલાક બાકી આ બધા આખા ઇન્ડિયા માં ફરતા હોય અમેરિકા ફરતા હોય અત્યારે જો બધા છે સારા બધા ને હાથવડી કોણ કર્યા કરે બે લાખ નું તમને એવું અમે નહી કે ગેરંટી આપીએ કારણ કે પાસે પડો તો ગેરંટી આપી તમે કાલે પોઈન્ટ આપો છોડવા ના બિઝનેસ જ હોય એટલે તમારે સમજી લેવાનું કે આવે બે હજાર ડોલર ખર્ચ થાય તો એનું દર્શન કરી પૈસા કે જોડે આવ ના થોડા આવે ને મરમ ઘાની લઈ જતો આ પોના પોના પેલા લાવ્યા હતા તે આજે જાય ગાડી બેઠો આ છ મહિના માં આજે જાય ગાડી બેઠો પ્લેન ની રાસ્તા મને કઈ ગયા તમે પ્લેન ની ટિકિટો આવું કે તો પણ હવા માંગે પ્લેન ટિકિટો મળી નઈ એ મિનિટે પણ ટાઈમ મળે નઈ ટાઈમ ક્યાંથી લાગે નેવું શહેરમાં ફર્યો નેવું શહેર ને સિટીમાં દર સાલ ચાર મહિના રહું છું અમેરિકા અને ઇંગ્લેન્ડ માં બાર દાડા આફ્રિકા ઊભું થઈ ગયું થોડા થોડા બી ભર્યા પછી કયું કરું ધર્મ કે અંધેર આ ગયા પુસ્તક વાંચ્યા કર્યું હતું એનું ફળ મળ્યું બીજ તરીકે ના રાખો તો શું થાય જમીન રખડી મને જમીન તો છે પણ બીજને શું ખાઈ જવાનું બીજને ખાઈ જાય કરવાનું નાખી દે આપડે એવું કઈ નાખી દેવાથી નાખી દેવાનું બીજને નાખી દેવાનું આપડે લાગી ખાવાનું નહીં એ લોકો હા ખેતર પડ્યા છું બે ખાઈ ગયા મારા કાકા મેળા ના આપે કે તમને નાખ્યા આવ્યો ને હવે અહી નાખ્યા વાપર ગયા ગયા હિસાબ હતો ગયો આપી દીધા મારી થોડી ડાયવર્સિટી મારો શું એવું વાત છે સાંભળે છે દાદા સાંભળે છે વાત ખોડ્યા થઈ ગયેલું બધી